તમારે જેમ જેમ ફાઇલોજી કરું છે જગત આખું શાદવાદ ની બાર છે અને એકાંતિક છે પોતાના આગ્રહ એ જ સાચું પોતે જેમ આવ્યું ને એ સાચું કે શું કે બીજું સાચું શું જે ત્યાદવાદ વાળી નીકળે નીકળે નઈ સાંભળ કરવાથી સાંભળ સાંભળ કરવાથી જેટલું વધારે સાંભળો ને પરિચય માંગે પોતાના બંને ગુણો છે એટલે બધું જાણી શકે જોઈ શકે બધું એવો ચેતન ઉપયોગ વાળો છે બીજા બધા છે પાંચ છે તત્વો છે કોઈ કોઈ જાણતા જાતે જાણતા પરમાત્મા પોતે છે બધે છે જ્યાં સુધી જ્ઞાન નથી ને ત્યાં સુધી એના મત લાગે છે કે હું એટલો જ હું જ છું આ એવું જાણે છું એવું અનુભવ છે સંસાર ઉપર રહ્યો હું કરતા એ ભાન છે જગત માં એવું લાગે છે કે હું જ કરું બીજું કોણ કરું બીજું કઈ કરતું નહી દાદા સંતોષ કેળ સમજાવો કેળ એટલે આ તો નું કાંબુ બધું ભેગું થાય પણ ટંકોચ કેવી રીતે રહ્યા છે એટલે કમ્પાઉન્ડ ના થઈ જાય એ બધું એટલે કમ્પાઉન્ડ થઈ જાય બે સ્વભાવ બદલે આત્મા રહે જ નહીં આ તો જુદા પાડીઓ પાસે અથવા તો અત્યારે જુદું પડી જાય એટલે એ સ્વભાવ છે હા કોઈને ભય નહિ કોઈના માણસ સત્ય અસત્ય છે કઈ રીતે સત્ય આ સત્ય જગત નું સત્ય અસત્ય કઈ રીતે તે સર છોનર વ્યવહારમાં ભલે સત્ય કેવા તો અસત્ય અસત્ય જ નીકળ્યું ને તમારે હોય ને વાણિયા છે વાણિયા છે પટેલ નું છે દાદા આવી નાખી શું કાય સત સત જ રહે સત એટલે કાયમ માટે હોય સનાતન હોય અને સત્ય બદલાયા કરે બદલાયા so, કરે મુસલમાનો એ ખોલતા હોય એમના માટે તમારા માટે અસત્ય છે એકનું સત્ય બીજા નું અસત્ય બન્યું લેડી ને કરીએ તો આખો દાડો ખૂચ્યા કરે આ મને ક્યાં પાછું ઉપડી જાય અસત્ય છે અહિયાં ની માટે અસત્ય છે ટિકિટ લાઈન ચોરો છે જે પેહલા જગ્યા મન નું કેન્દ્ર છે એટલે હેલ્પિંગ થાય એટલા માટે અહી કોતો આપડે સુખદ નો હોય નહી તો પછી આપડું કંકો ચોપડી કરે ચોપડા અને પ્રથમ ચપણ કરે ટીલા કરમ મારે કેવું પડે શું કરો મોટો સોનલો કઈ ને સમજાય સાચું પણ હા જરૂર પૂરક હોવું જોઈએ આપડે કઈ કહ એમને કામ માં આવે પગના દખને લઈને એમનું રક્ષણ દેશે દાદા વધે છે તમે જે ખોરાક ખાવ છો ને એનો બધો ભાગ થઈ જાય છે તે બધાથી હાડકો આંદોલનો જે છે એ નિરંતર પરિવર્તન થયા કરે ચેન્જ થયા કરે એટલે દસ બાર વર્ષે પંદર વર્ષે આખું આખું કાટું લઈ જાય નવું થાય જૂનું જતું હોય ને નીકળ્યા કરે નવું કરે નવા ખોરાકમાંથી જૂનું કાઢવું એ રીતે ત્યાં વીસ વાંક નીકળે છે વીસ વાંકડે થઈને જૂનું નીકળ્યા કરે છે અને નવું એ થયા કરે સરપ્લ કાપવાનું સર આ દાળી કરીએ તો સરપ્લસ છે એટલે વધારે સરસ કાપી નાખે કાપી નાખ્યા પછી તને રાતે કંટાળો આવે છે એના વખતે ગમે નહી ને પેલા કુ નેક કાપી નાખાતી બગડ્યો છે વધારે છે મને મજો નથી હા વધારી નઈ નેક એવું છે ને આ નખમાં જે ખોરાક કહીએ ની પથરો ભય જાય હજુ આપણે પરિદ્યા થયા નથી ખોરાકમાં બધી ગયો આ સંડાસ તમે તો પરિદ્યા થઈ ગયા છો થોડા ઘણા પણ તે ના થવું તે થવું ના થઈ આપણે આપડું આચાર ધર્મ બઉો હાઈ લેવલ નો છે શું કેશું થઈ ગયા હોય તો સુધરવું હોય સુધર જાય ફેરફાર ના કરો તો હું કઈ એને કઈ ભરવા જ નથી આવ્યો મોખ ને હરકત કરતા નથી કરે છે ઘણા દવા કરાવી દે છે ને તો મને નાક લાગે છે માણસને એટલે કેટલાય છોકરાને બધા કાઢી ને બોતે <laughs> કરવા લાલા દનશુક ભાઈ કહે છે કે તમને સુરત ના સ્ટેશને જે અનુભવ થયો તે થોડો જરા વિસ્તારથી સાના અનુભવ 58 ના કાલમાં હમ નિયમ પ્રગટ થઈને એ અનુભવ હવે આંકડા પર બેઠો પછી મારે જોડે શ્યામ હતા તે સટે સણ ગયા એમ તમે લાગતા અને પછી મેં પગડ થયું હું જે દેખાયું એમાં કોણ કરતા કઈ રીત ચાલે છે કોણ ચલા હું કોણ આ બધું છે બહુ ધ્યાન જ હવે જેટલું શબ્દો થી થાય એટલું વર્ણન કરી શકાય બાકી બીજું બધું જતું બહુ અહંકાર પાડ્યા એક કલાક પેલા જબરજસ્ત અહંકાર હતો એક કલાક પછી કશું ના મળે આખું વાળ વિરાટ હશે તમારો જે અહંકાર છે ને તમારો અહંકાર ખરો એ અહંકાર લઈ લે એમ નામ વિરાટ આપણો અહંકાર લઈ લે એનું ના વિરાટ અર્જુનો અહંકાર લઈ લીધો તેથી એ વિરાટ સ્વરૂપ કહેવાય શું એ જે ફોટો દેખાડ્યો છે ને એ તો ફક્ત વ્યવસ્થિત દેખાડ્યું છે કે જો આ બધા મળેલા છે હું તું શું કે અહંકાર કરતા બધા મરતા દેખાડે છે એવું નથી વિરાટ સ્વરૂપ એટલે વિરાટ કોણ કહેવાય જે આપડો હંકાર લઈ લે તમારો હંકાર લઈ લઈએ અર્જુનભાઈ પામ્યા એમનો વિરાટ કેવાય ને એ તો વ્યવસ્થિત તને એમ લાગે હું મારી પણ આ તો મરી જ્ઞાન દર્શન કરાયું જ્ઞાન દર્શન કરાયું હા દાદા તમે પ્રગટ જ્ઞાની કહેવા બીજા જ્ઞાની કોઈ ઉપયોગ નહીં મળે નહી પ્રગટ હોય જ્ઞાનીઓ હોય જ્ઞાનીઓ પ્રગટ હોય હજાર હજાર બધે હજાર વચ્ચે એકાદ હોય તો તે ક્રમિક ના હોય એટલે સાત ટકા ના જ્ઞાની હોય તો ચાલીસ ટકા અજ્ઞાની ચિંતા થાય બરાબર જ્ઞાની ને અંદર આનંદ હોય અને બહાર ચિંતા થાય શું થશે એની ગતિ શું થશે હા અને આ મિત્રા અક્રમ વિજ્ઞાન છે એ તો મને તો ના થાય પણ તમને આવું ચિંતા નહીં થાય બારીની સુધીને અંદર એ અજાજી ને દુર્યોધને પૂછ્યું કે કૃષ્ણ ભગવાન કે ભગવાન આટલો મને જવાબ આપો ને મારું સમાધાન કરી આપો ને કે હું તો ધર્મને સમજૂદ શું કે છે ભગવાન ધર્મની સમજૂદ પણ રમે છે કે ના સાહેબ હું તો ધર્મને બધું અને અધર્મ નહીં કે અધર્મ કેવાય કેમ છોડવો નથી ધર્મ આતરવો છે તે આતરાતો નથી અને અધર્મ છોડવો છે છૂટતો નથી એવું કઈ કરી તે વાત દીકરી નથી અત્યારે શું કહ્યું અધમ ને આપી ને ને? છોડ્યો પછી લખડી મર્યા એ બરાબર તમે એને મને નથી કેસંત મને નથી કે સરદાબેનિઝન થઈ જાય બોલો તમારી વાણી બઉ બરોબર છે એમને દાદા જે સ્થિત જે પદ માર્યું છે એ પદ થી નીચે દેખાતા નથી કોઈ પણ સ્થિતિમાં એ સમજણ એ વાત એવી રે ને સમજા જેવું ઉપરી ના ઉપરી માને તો તેવું મળે ઉપરી ને માને તો તેવું મળે અગર તો જ્ઞાની પુરુષ છે તો તેવું મળે અગર તો આચાર્ય છે તો તેવું મળે તો તમને સંસારમાં બેઠા ધપ ધપ કર્યા ધંધા રૂપિયા કરો પણ છતાં જ્ઞાન હાથે રહે અને તમને નિરંજ શર્મા બલર ગણતા હોય જ્ઞાન દાદા અમે તો તમને અભેદ ભાવે જોઈએ છે એટલે ત્યાગ કરો તો ધર્મ પ્રાપ્ત થાય નહીં પ્રાપ્ત રિલેટિવ નો બધો ત્યાગ કરી દઉં આપ પાછા જાઓ તો સારું અમારે મોક્ષ વગર ચાલે એમ છે ઘી ચોખ્ખું મળે દૂધ સારું મળે છે પાછા જવાનું છે કરો ને તમે કોઈ એમ કરવા ચિંતા બંધ કરી તમે અમારા ભગવાન નાય ભગવાન એ તમે હાર થઇ જાય છીએ બધું આવ્યું તરફામાં તરફામાન થાય છતા દાદા દાદા ભૂલાય નહીમાલયમાં કલાક જાગૃતિ નાખો ભટક ભટક કરે બાવા કોને ચડાવ્યા ભટકવાનું કોને શીખ્યું કોલેજ કે ક્યું કેમ બટકે તે આછી મડે ભાગના એ લઈને આયેલા એ મને દેગો થાય બટકે બંધ થઈ જાય દેગો તો મુશ્કેલી છે ને વાજ્ય બનાવવાનું જનાદાન સુબે ક્યાં થી જગ્યા પેલી હા પણ તો વતન થાય કરવા કર ન બોળે દે છે જો આજથી તો તો નવ મળી રતો પે તો ઓર જલ્દી જાયે દાદા આ મોક્ષ નો જે માર્ગ છે જ્ઞાન માર્ગ કોને કહો ભક્તિ માર્ગ તમે કોને સમજો છો તમે તમે તો કઈ જાણતા નથી એમને ખબર નથી શબ્દો થી વર્ણન કરે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ બે માર્ગ જુદા સમજુ એટલે શું ભાન બોલાવ જ્ઞાન અને ભક્તિ સાથે ભક્તિ વગર જ્ઞાન હોય ને જ્ઞાન વગર ભક્તિ ના હોય શું એટલે બે માર્ગ એક જ હોય કે ભક્તિ અને જ્ઞાન બે કઈ રીતે બે એક જોડે કેવી રીતે તમને સમજાવું જાણવું પડે એટલે પછી આપણે કે એથી આમ એમ અહી ત્યાં એટલે આપણે વળતા વરતા ખોચામાં વરતા તો પહોંચી શકીએ જ્ઞાન જોઈએ આપણે શું જોઈએ ના જોઈએ હા એ જ ભક્તિ જ્ઞાન પ્રમાણે વર્ગું એમ નામ ભક્તિ આપડા લોકો સમજ ભક્તિ ભક્તિ હોયું નિરંતર શું તો જ્ઞાન તમને રસ્તા નું થયું તમે ચાલવા મળે ભક્તિ ભક્તિ વગેરે જ્ઞાન કર્મ એટલે ગુજવણ છે એ ગુસવાય છે ભાઈ કે ભક્તિ તમે જે ચાલવાની ક્રિયા કઈ ભક્તિ છે તો કર્મ શું કર્મ શું કર્યું પુરસ્થ કે શું પુરસ્દ કર્યો કેવાય કર્મ શું કેવાય કર્મ શું કયું કેવાય એમ પૂછ્યું છે કર્મ કર્મ તો આ જયારે રિલેટીવો હોય ને અત્યારે કર્મ કર્મ જ કહેવાય કર્મ ના આધારે તમને જ્ઞાન થાય અને તેના આધારે ભક્તિ થાય જ્ઞાન ભક્તિ આ કેવાય નહી ખરેખર જ્ઞાન શું જ્ઞાન કે જાણો છો સમજાવો ના એટલે જ્ઞાન જ જ્ઞાન ને અજ્ઞાન જ્ઞાન માને છે પરિણામ પામે આ બધું આ બીજા બધા તમે આ ધર્મમાં મંદિરમાં જાઓ બધું એ કરો બધા જ્ઞાને નથી ભક્તિ નથી પણ છતાં એમને કે ભક્તિ કરો તમે એટલે કૃષ્ણ ભગવાનની ગીતા સમજે ગીતાનું જ્ઞાન થોડું જાણે સમજ ને તો એ પ્રમાણે ભક્તિ વળે પછી એ પાડે પાળે ભક્તિ તો ગીતાને તે ચાર લોજે ચાલુ એ જ્ઞાન કર્મ રહી જ દશાય છે રિયલ જ્ઞાન ભક્તિ થયા પછી કર્મચારી કર્મ ના ઉદય જ ભટકાય છે શું થાય કર્મ છે કર્મ છે ને કેવાય આ કરે કર્મ ના કેવાય તમે કરો તો કર્મ કેવાય કર્મ ના કેવાય તમે આયા તો કર્મ કેવાય કઈ રીતે એમ પૂછે તમારી દ્રષ્ટિ બદલાવી નથી તમે તો ધમચુક છો અને એની દ્રષ્ટિ બદલી છે ને બોલાવો વ્યવહાર થી તો નામ જ દેવું પડે ને વસંત વસંતુ જ કેવું પડે મોક્ષ મેળવવા માટે આપડે આત્માને ઓળખવાનો મોક્ષ મેળવવા માટે આત્મા ને ઓળખવો પડે તો એ શું છે કાલ માટે કશું બાકી ના જ્ઞાન બેઠો તો પછી બિચવા ते कहो पंदर पंदर लोग बीजा बजा लोग अपना जेवा मनुष्य से સહી કદાચ આપણા કરતા મોટી છે એ તો અમને તો એનો ક્યારે ભાન થાય એમ અમે અમે કેટલી ડિગ્રી એ પહોંચીએ ત્યારે હમણે પણ તમારી માફક દેખાય તમને દેખાય છે ડાબડીમાંથી કોઈ વસ્તુ દેખાય બુદ્ધિથી બુદ્ધિ થી દેખાય એ દુઃખી જ દેખાય દેખાનું એનું ફૂલ સ્વરૂપ ના હોય સૂચમાં સ્વરૂપ જ છે એટલે તમે એક વખત ખ્યાલમાં આવી ગયું કે ચિંતા બંધ થઈ નઈ તેની સાથે ચૌદ લોક દર્શન થયા ચિંતા બંધ થાય અને જગત ભૂલાય નઈ જગત વિસ્તૃત થવું એક કલાક જગત ને વિસ્તૃત થવું પૂરી ખોરી કાઢવા પૂછશે એક કલાક માં વિચારો છે શું છે મનના વિચારો હા આપડે તો આપડે એના બધું કલ્પના વાળું બધું હા કોઈ પણ પ્રશ્ન ની પ્રાપ્તિ માટે બે ઇન્ડિયન પ્રાપ્ત થનાર અને પ્રાપ્ત કરનાર જો મોક્ષ મેળવો એટલે હાથમાં તો પ્રાપ્ત કોણ પ્રાપ્ત કરનાર પ્રાપ્ત થશે બંધી છે સુખ સંપૂર્ણ સુખ ઘણા સુખ આ શરીર આ શરીર માં જ રહેલો છે મોક્ષ એટલે સનાતન સુખ મોક્ષ નો અર્થ શું સનાતન સુખ એટલે જેને સુખ આ ગમતું નથી વિકલ્પિત સનાતન સુખ હોય છે તે પ્રાપ્ત કરનાર શું જે જે મમતા બે ની મુક્તિ કરવાની આવડત અને પોતે પોતાની જે પોતે પોતાની પ્રાપ્તિ કરવાની પ્રાપ્ત થનાર કોણ પોતે પોતાની વાત નોકલ્પિત વાત હોય શું કલ્પિત વાત જવાબ તો હોવો જઈએ આ તો હમણાં તો એવું છે કે અમે કે બીજા કોઈ પુસ્તકો માંથી વાંચતા હોઈએ सीटो आधेलो सीटों कल्पना जेने सनातन सूचे જ મુક્તિ થાય ભાન થઈ જાય પછી બીજી કઈ વાત વાત માંથી અત્યાર સુધી ના બધા વાંચન માંથી હું છે બીજું બીજું સમજીએ પુસ્તક કોઈ પણ વસ્તુ પૂછવાનો અધિકાર વાત સમજવા માટે પૂછો શું કમ્જાવે તો હજી પૂછો સમજાય ના કર એમને પ્રશ્ન હતો કે રિસિવર બે ડ્રોન જોય એમને બે બે ની અસ્તી છે એક ની અસ્થિ છે આત્મા પ્રાપ્ત થતો છે અહંકાર ની મુક્તિ થાય શું અને તે અહંકાર ની મુક્તિ થી પરમાત્મા થાય જાય હું કરું છું એવું લાગે અહંકાર અહંકાર એટલે માન્યતા અહંકાર પછી અભિમાન આગળ વધે અહંકાર મૂળ હસ્તી દાદા અહંકાર ના રહે તો આ દેહ ની ના રહે ને અહંકાર બિલકુલ ચાલ્યો જાય અહંકાર ના હોય કામ જ કામ જ ના થાય હા હમણાં મને અહંકાર કરો પણ કેવો બિચાર અહંકાર એટલે અકર્મ કર્મ કરે જતો અકર્મ અને તમે કર્મ ના કરો તો એ કર્મ બંધ થાય કારણ હું આ જ છું એ જ તમારો અહંકાર ગયો ના રેતા અમે ના રે તો અમે જાણીએ મારું જ્ઞાન એવું છે દાદા યાદ રહે છે એટલે જાણીએ ગયા પાંચ આગળ પાડે ને દાદા દાદા પેલો વખતે કોઈ પુસ્તક એવું નથી જેનો ખુલાસો પુસ્તક નથી કોઈ એવું પુસ્તક નથી શબ્દ શું છે પુસ્તક નો શબ્દ સિવાય કઈ કરો અભૂત કઈ રીતે થવાય બુદ્ધિ વગર નો પછી અહંકાર જાય અને હસબન્ડ જાણે શું કહ્યું જેમ ડ્રામા માં થતા પાટ ભજવો પડે છે અભિનય કરવા પડે પણ અંદર ખાના જાણતા હોય કે હું લખીશ એમ હિન્દુસ્તાન માં અત્યારે તમારા મંતવ્યો પ્રમાણે કયો સંત નો ઉપદેશ વધારે સારો ગણાય છે કે તમારા મત પ્રમાણે કયા સંત નો ઉપદેશ સારો કેવાય હિન્દુસ્તાન ની અંદર માણસ હોય બધા તેને એક માણસ આટલું આટલું જોતો હોય એ રાજા શું કરી બધા હું છે એમાં સંત ક્યાં થાય સંત તો કોણ એવો હોય કે પારકા માટે જે સંત અને ભગવાન સત્તા વાપરે એ જ્ઞાન શું કઈ ભગવાન ના પ્રતિનિધિ સત્તાવા સંત પુરુષમાં અહંકાર હોય પણ તે પારકા માટે સારું કેવાય મુરારી બાપુ રામાય પાંડુરંગ શાસ્ત્રી પાંડુર આચાર્ય ભગવાન ચોખ્ખા મહાસ તારા મહાસ પણ સમજણ માં તો જોઈએ નઈ એમને તો પાછું મોગ ભૂળ માટે એટલું ગાય ગાયન ગયા દારૂ કરશે